બઉ કઠણ ગોપી પ્રેમ ની મૂર્તિ છે કેટલાક લોકો માં જ્ઞાન તો હોય છે બહુ સુંદર વ્યાખ્યાન કરે છે પરમાત્મા સાથે પ્રેમ કરતા નથી પૈસા સાથે પ્રેમ જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે લોકો એવા હોય છે સાધારણ કોઈ માણસ હોય પ્રતીક્ષા કરે છે ને એથી જવાદું પછી ઉગાડે છે જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પડદો રાખે જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે તેથી ભગવાન માયાના પડદામાં રહે જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાન કેટલાક લોકો જ્ઞાનની વાતો કરે છે એમની કોઈ થોડી નિંદા કરે તો દુઃખ થાય નિંદા દુઃખ કેમ થાય છે જીવ જગત સાથે પ્રેમ કરે છે તેથી દુઃખ થાય અસર થશે નહી પ્રભુ પ્રેમી થવાનું છે ગોપી પ્રેમ ની મૂર્તિ છે ઉદ્ધવજી મહારાજ જ્ઞાની છે હું જગત સાથે પ્રેમ કરું છું આ ગોપી પરમાત્મા સાથે વંદે નંદ્રજ સ્ત્રી ઉદ્ધવજીને એવો અનુભવ થયો છે ગોપી સાથે જ શ્રી કૃષ્ણ ગોપીઓ નો અભિમાન ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજી ને ભક્તિનો રંગ લખ્યો જ્ઞાન ફળ છે ભક્તિ જેને પરમાત્મા નું જ્ઞાન નથી એ સંસારની ભક્તિ કરેમ ની મૂર્તિ છે વંદે નંદ વ્રજ સ્ત્રી નામ પાદરે અભિમાન દૂર થયું ઉદ્ધવજી ને ગોપીઓના સત્સંગ થયો નહોતો ત્યારે બહુ અક્કડ માં ચાલતા અભિમાનમાં ઠસક માં હું બધું જાણું છું અભિમાન દૂર થયું ખાતરી થઈ છે એક વાર શ્રી કૃષ્ણ ભગવાન અક્રુરજી ઘેર ગયા છે અને કહ્યું છે ધ્રુતરાષ્ટ્રે પાંડવો લાક્ષ પાડવો સાથે વેર કરતો હોય તો હું પાંડવ પક્ષમાં રહીને કૌરવો નો વિનાશ કરુરજી હસ્તીના પૂર માં આવ્યા છે ધૃતરાષ્ટ્ર સાથે રહ્યા ખાત્રી અંતમાં શરીર છોડવું પડે છે બગડે છે તું આ પાપ શા માટે કરે દુર્યોધન તને જયારે પાપની સજા થશે ત્યારે તારી સાથે સુકૃતમ એક એવું દુષ્કૃત આવું પાપ શા માટે કર્યું અર્ધુરાજ પાંડવોને આપી ગઈ માન્યું નહીપની માં છે અને લોભ એ પાપનો બાપ છે જાણે છે દુર્યોધન લાયક નથી પાપી છે છતાં દુર્યોધનમાં મમતા રાખે છે મારો દીકરો એવો નથી એને મારવો જ પડશે કેટલાક જીવ એવા હોય છે ભગવાન સમજાવે તો પણ સુધરતા નથી એવા જીવોને ભગવાન મારે છે આ દુર્તા એવો દુષ્ટ જરાસંધ યુદ્ધ કરવા માટે આવે છે ભયંકર યુદ્ધ થયું છે જરાસંધા નથી તેની સેનાનો વિનાશ કરે ફરીથી યુદ્ધ કરવા આવે છે આ જગત માં કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન થયો નથી થશે કયા અધ્યાય કઈ કથા વર્ણન કરવાની એકાવન માં અધ્યાયમાં જરાસંધા પછી આંખ ની શક્તિ ઓછી થશે જઠરાગ ની મંદ થશે હાપ લખશે આ બધી જરાસંધ પચાસ પૂરા થયા પછી બહુ બુદ્ધિમાન છે આગળ વધ્યા છે કાળા કરવાનું શોધી કાઢ્યું વાળ ધોળા થયા તારું કાળજુ ધોળું થતું નથી આ બધું ક્યાં સુધી કરશો પચાસ પછી નું જીવન બઉ સાવધાન કહ્યું છે તું મથુરામાં યુદ્ધ કરવા જાને હું મથુરા લૂટીવન આવ્યો છે જરાસંધ ના યુવાનો છે શ્રી કૃષ્ણ બગરામજી સાથે વિચાર કરે છે મથુરા મારે એવું જ નથી હું આનર્ત દેશ માં જઈને રહી છ આનર્ત દેશની રાજકન્યા રેવતીજી સાથે બગરામજી નું લગ્ન થયું છે આનર્ દેશ બલરામજીને મળ્યું છે વ્યાસ મર્ષિ એ નામ આપ્યું છે આનર્ત મંડલ લોકો એને જ ઓખા મંડલ બલરામજી કહુ ત્યાં જઈને રહીશ કરુણ કુબેર બધા દેવોએ શ્રી કૃષ્ણ સેવામાં પોતાની સંપત્તિ અર્પણ કરી છે મોટા મોટા બંગલાઓ છે યાદવો ને બહાર નીકળવાનો દરવાજો જલ્દી મળ્યો નહી યાદવો બોલ્યા છે દ્વાર કહા તેથી નામ પડ્યું દ્વાર કકી કાલ્યવન કાળ સ્વરૂપ છે કાળ પાછળ પડે ત્યારે દ્વારકામાં રહેતું ભગવાન ને રાખે આખમાં કૃષ્ણ કાનમાં કૃષ્ણ મુખ માં કૃષ્ણ મનમાં કૃષ્ણ રોમ રોમ ઇન્દ્રિય દ્વાર જે ભગવાન ને રાખે છે એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયથી જે ભક્તિ કરી ઇન્દ્રિય થી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિય દ્વાર કામ અંદર ઘુસી જશે એવી ભક્તિ કરો કામ અંદર આવે જ નહીં કામ અંદર આવ્યા પછી કામ ને અંદર આવવા દેશો નહીં એનો સરળ ઉપાય છે પ્રત્યેક ઇન્દ્રિય ભક્તિ માનવ જે ઇન્દ્રિય ભક્તિ કરતો નથી દ્વારકાલય સાથે યુદ્ધ કરે છે કાલ યવન ને બ્રહ્માજી અને તે સત્ય કર્યું છે પ્રભુએ એવી લીલા કરી જીત થઈ શ્રી કૃષ્ણ ભગવાન વીર છે નાના વીર નથી ડરપોક છે તમે રણ છોડીને જાઓ છો પ્રભુએ કહ્યું મારા પાછળ પાછળ આવજો પછી ખબર પડશે હું કેવું છું નજર પડી કાલ્યવન ભસ્મ થઈ ગયું ઉચ્ચકુંડ રાજાને દેવો નું વરદાન હતો નિદ્રામાં જે ભંકરે પડી જશે ઉચકુંદ રાજા ને શ્રીકૃષ્ણના દર્શન થયા શ્રીકૃષ્ણ ભગવાનની સુંદર સ્તુતિ કરી પુરુષ વંશિત માનવમાં ઘણા દુર્ગુણ છે માનવ ને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે સત્સંગ કરે તો સ્વદોષ નું થાય માનવ કેવો મૂરખ છે બહાર ગામ કહી જવું હોય તો બે ચાર દિવસ થી તૈયારીઓ ઘરમાં લગન હોય તો કેટલાક લોકો મહિના બે મહિના થી તૈયારી કથા સાંભળ્યા પછી થોડી થોડી મરવાની પણ તૈયારી મરણનું નિવારણ અશક્ય છે માનવની કેવી દશા છે પેટમાં ગયું છે મોડું બહાર છે એક બે મિનિટમાં એ સર્પ નો થવાનો તે સમયે ઉપરથી મારતી હોય તો એ દેડકો માખ ને પકડીને ખાવાનો પ્રયત્ન કર્યો છે કાળ ક્યારે કોળીઓ કરશે કેવાય પંચાવન પછી સાવધાન થઈને ભક્તિ કરવાની માનવ કેવો મૂરખ છે જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી મૃત્યુ કરતો નથી થોડી થોડી તૈયારી કરો નહી મરણનું સ્મરણ રાખજો મરવું જ પડશે રાજા એ કહ્યું છે મારી ભૂલ થઈ છે તમારા ચરણમાં મને અનન્ય ભક્તિ આપો પ્રભુએ કહ્યું પણ છે બદ્રિકાશ્રમમાં ગયા છે નારાયણનું ધ્યાન કરતા શરીર છોડ્યું છે એજ રાજા મુચકું કલયુગમાં નરસિંહ દ્વારકા કરવા માટે આવ્યો બ્રાહ્મણોને આવ્યો મારી હાર્થ છે તો હું તમને સજા કરાલા લાગે છે પ્રભુએ એવી લીલા કરી શ્રી કૃષ્ણ ભગવાન દક્ષિણ ભારત માં પ્રવર્ષણ પર્વતે ગયા રામાયણ માં કથા આવે છે શ્રી રામ લક્ષ્મણ પ્રવર્ષણ પર્વતે તપ કરે છે શ્રી કૃષ્ણ ભગવાન પણ પ્રવર્ષણ પર્વતમાં છે પંચાવન પછી ત્રાસ છે ભજનાનંદી સંતો ના સંગ મારો પંચાવન પછી વધારે નહી એકવીસ હજાર નામનો જપ એક કલાકમાં નવસો શ્વાસ થાય હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે આ મહામંત્ર ની સોળ જપ બેસીને જૂટ નથી યજ્ઞ કરનાર દાન આપનાર પાપ પણ કરે છે શાંતિ થી કરો પાપની આદત છૂટશે અને જન્ આદત જ છૂટે છે પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધશે પાપ નહી છૂટે બહુ પુસ્તકો વાંચે વાતો કરે છે સમય જારે આવે છે ત્યારે પાપ પણ કરે આ મહામંત્ર ની સોળ માળા કરો એક કલાકમાં ચાર માળા થાય શાંતિથી જપ કરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે રામ હરે રામ રામ રામ હરે હરે બહુતાવળ કરે તો નવ દસ મિનિટ માં પણ માળા કરે છે ઉતાવળ ના કરાતકાલમાં કલાક બે કલાક જપ કરો મધ્યા કાળમાં કરો રાત્રે નિયમ છે આ મહામંત્ર ની સોળ માળા જપ કરો હરિનામનો જપ કરવાથી પાપ બળે છે સંસારમાં જીવ અનેક વાર દુખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે છે ભગવાન જેના મન ને ખેંચી લે છે એનું મન સંસારમાંથી હટી જાય સોળ માળા કરવાનો નિયમ લો તમારું કલ્યાણ થશે એક છ મહિના કરીને તું જુઓ છ મહિના શાંતિથી મહામંત્ર ની સોળ માળા જપ કરશે હવે થોડું મન સુધર્યું છે પેલા બહુ પાપ થતું હોય મનમાં ખરાબ વિચાર બહુ આવતા છ મહિના સુધી નિયમથી મહામંત્ર ની માળા જપ કરે ધીરે ધીરે બગડેલું મન શુદ્ધ થાય છે મહામંત્રિશો મા પછી અનુભવ થશે પ્રવર્ષણ પર્વતે પરમાત્મા વધાર્યા છે જરાસંદજી થયો બ્રાહ્મણો નું સન્માન કરે છે શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા છે દ્વારકામાં આવ્યા પછી ભગવાન નું લગ્ન શ્રી રૂપમિણીજી સાથે થયું રાજા એ પ્રશ્ન કર્યો છે આ રૂકમિજીના લગ્ન ની કથા મેં અનેક વાર સાંભળી છે કથામાં આનંદ આવે લગ્ન ની કથા સાંભળવાની બોલી છે સુખદેવજી મહારાજ લગ્ન ની કથા પ્રેમથી કરે અને પરીક્ષિત કથા સાંભળે જેનું મરણ સમીપમાં છે ભાગવત માં લગ્ન ની કથા છેલ્લા દિવસો હવે તક્ષક ના કરવા માટે આવવાનું છે પ્રધાન શ્રોતા પરીક્ષિત છે એ લગ્ન ની કથા સાંભળે છે સુખદેવજી મહારાજ વક્તા છે જેની દ્રષ્ટિમાં કોઈ પુરુષ નથી ને સ્ત્રી નથી લગ્ન ની કથા કરવાથી રાજાને કઈ લાભ નથી આ લગ્ન કથા કેમ કરે છે ઘણા વિરક્ત સંતો એવો નિયમ હોય છે લગ્ન વાતો સાંભળતા નથી જે ઘરમાં લગ્ન હોય ત્યાં જતા પણ લગ્ન ની વાતો બહુ સાંભળવાથી કદાચ મનમાં સાંભળે ઉપર ઉપર થી જોતા એવું લાગે છે આ કોઈ સ્ત્રી પુરુષ ના લગ્ન ની કથા એક એક શબ્દ નો બરાબર વિચાર કરે તો દિવ્ય અર્થ ની ભાગવત માં રૂકમણીના લગ્ન ની કથા અઢી અધ્યાય માં કરી છે લખ્યું છે અઢાર અધ્યાય કર્યા શ્રી એકનાથ મહારાજે વર્ણન કર્યું છે આ સ્ત્રી પુરુષ ના કથા નથી ભાગવત પરમહંસો કથા છે પ્રત્યેક અધ્યાય ના સમાપ્તિમાં લખ્યું છે લગ્ન કરવાનું થોડા સમય માટે લગ્ન થતું નથી ભગવાન ના ભક્તો સર્વકાળ ભક્તિ કરે આજીવ અનેક વાર પતિ થયો છે જીવ અનેક વાર પત્ની થયો છે પછી પત્ની ને થોડું સુખ મળે છે પરમાત્મા સાથે લગ્ન કરે એકનાથ મહારાજે ભાગવતમાં શબ્દો માંથી આ ભાવ કાઢ્યો હું મારા બુદ્ધિ આ કલ્પના નથી મારા બુદ્ધિ થી હું બોલતો નથી વ્યાજજી ના આ ભાવ નીકળ્યો રૂકમિજીએ ભગવાન ને પત્ર લખ્યો છે એ પત્ર માં લખ્યું છે અતિ કામી રાજાઓ નું નામ લેવું મને ગમતું નથી કામી પુરુષ સ્ત્રીઓના અધીનિ પુરુષ સ્ત્રીઓ નો તિરસ્કાર કરે અતિ રાજાઓની નિંદા કરી છે રુકમણીજી એ કામી રાજાઓને શિયાળાની ઉપમા પત્ર માં લખ્યું છે સાધારણ લગ્ન હોય અને કન્યા વરને પત્ર લખે એ પત્ર માં કામી પુરુષ ની નિંદા કરી શકે રાજાનું નામ લેવું મને ગમતું નથી જે સ્ત્રીઓના દાસ બને છે જે સ્ત્રીઓ તિરસ્કાર સહન કરે છે મને પરમાત્મા સાથે લગ્ન કરવું ઉપર છે ઉલાગે આ સાધારણ નથી વર કન્યા ને કે જેવું દેખાય રૂક મહમી છે શ્રી કૃષ્ણ આદિનારાયણ પરમાત્મા છે લક્ષ્મી નારાયણ બંને એક જ છે બંને એક જ છે આ સ્ત્રી પુરુષ ના લગ્ન ની કથા નથી આ શુદ્ધ જીવ ઈશ્વર ના લગ્ન નું વર્ણન મહારાજ ની ઈચ્છા છે મારી કન્યા રૂકમ એનું લગ્ન રાજા સાથે થાય રાજાની રાણી થાય તો સુખી થશે રૂકમણીને રાણીનું સુખુચ લાગે સંસારમાં રાજા સુખી ગણાય રાજા ને રાજ્ય ચલાવવાની પણ ચિંતા છે શિશુપાણ જાન લઈને આવ્યો છે રુક્મણીજીને તે ઠીક લાગ્યું નહી મારી ઈચ્છા નથી છતા મારો ભાઈ શિશુ રાજા સાથે મારું લગ્ન કરવા માંગે સાત શ્લોકો માં પત્ર લખ્યો છે બ્રાહ્મણ ને તે પત્ર આપ્યો છે અને સિફારસ ભગવાન ના તે આપણે સિફારસ થી કામ જલ્દી થાય કોઈ સંત સાથે એવો સ્નેહ કરો સંત તમારા માટે ભગવાન પ્રાર્થના કરો જેને ભગવાન મળ્યા છે સંત દ્વારા જ મળ્યા ભક્તિ નો રંગ લાગે સંત જેના માટે ભગવાન ની પ્રાર્થના કરે છે એ જીવને ભગવાન અપનાવે I love you.